બધી વ્રસ્તીઓ હોય ને એ પેહલા વ્રક્તિઓ પ્રભાવ પર તે નીકળે તે પછી આમ કોર્ટ માં ફર્યા કરે નીચે ફર્યા કરે એના વૃત્તિઓ એ પોતાના ભાવમાં વધશે હવે પરમાર સંકેત પછી આગળ વાક્ય કે છે પરમા વર્તમાન સંકેત થયું આગળ વાક્ય કે છે એ પરમાર સંકેત છે વર્તમાન થયા કે છે થયું કરી ના રહી જાય થઈ અને મીઠા પાસે બે તું સવારમાં હવે આવ્યું તારે જ્ઞાન ખરી ગયું છે એમાં શું સુખ છે વિદ્યાભાસ જેમાં સુખ માનતા હતા સત્યાભાસ એ આપડે ભાત સ્વભાવ છે નીટ સ્વભાવ છે અત્યારે વર્ષે જ છે એટલે ઘણી માં ઘટ છે ઘણી માં નથી વધતો પણ કેવળ નીચ સ્વભાવ નું ખેડ વધશે જ્યાં એ કેવું જ્ઞાન છે તારે વા સર બધા વાવાઝોડા આપડે તો આપડે સહી કરેલા છે તમે આત્મા થયો એટલે તમે નાયક સવારા થઈ ગયા નાયક શું રહે છે અને બુદ્ધિ માં શું રહે છે વર્તન માં છે એ બધા જોયા કરો એ નવા આત્મા જોડે રહીને એટલું એ દરરોજ આખો દાળો ના રે પણ આવી જાય મુશ્કેલી વાળા પાસે હોમ ડિપાર્ટમેન્ટમાં જી જાય આપણા સ્વભાવ એવો છે એટલે હોમ ડિપાર્ટમેન્ટમાં જ હોય ત્યારે એટલે મે જાય સોલ્યુશન ના થાય એવા પ્રશ્ન ઉભા થાય આપણા સોલ્યુશન હોય જ નહીં બસ આપડા આપને માનીએ કે આપડે સક્સેસ સોલ્યુશન છે કે આપણે પરવો સળ કરી ના શકો એ વખતે સમજણની જરૂરત પડે એટલે આપણી પાસે એવા સંજોગો આવે કે આપણી પાસે કોઈ સોલ્યુશન જ ના હોય આપણે ખરીદના ચારે આ સબજે્ઞાની જરૂરત પડે ના કે તો તે ખડે હાજરે બધું બધું હાજરે જો દાદા પણ હાજરે દાદા ખડે પર હોય છે એટલે ક્યારેક એનો સંભાવે નિકાલ કરવાનો છે ને આ ફાઈલો નો સંભાવે નિકાલ કરવાનું વધારે ડિટેલ માં સમજાવે આપણે તો એટલે આપણે અઢાર કેવીસ આયા એટલે નિકાલ કર્યો છે એટલે તમારે એવું ભાવક કરવાનું પછી એમ થઈ જશે અને ના થાય તો પછી એ અમારા પાસે જોખમદારી કારણ કે તો આજ્ઞા પડી જોખમદારી એટલે થાય છે ડુંગળી પડ તો ઉડી જ જાય પણ થોડી ડુંગળી ડુંગળી દેખાય એટલે તો થાય કે આ કેમ આવું એનું એક પડ ઉડી જાય બીજી વખત કે બીજું પડ એમ કશું કરતા ખરાશ થઈ જાય ને ફાઇલ નો બધો નિકાલ ગુરુ રઘુ પણ નથી જયારે જે ગુરુ રઘુ વાતચીત છે જુદી છે આત્મા જુદી તરણ જુદી છે કારણ કે ગુરુ રઘુ ગુરુ રઘુ કહ્યું આપણને એમ લાગ્યું કે આપણને આપડા ક્રોધ મારમાં આવેલો ગુરુ રઘુ છે બધા અને આત્મા અગુરુ રઘુ છે રાગ છે એ થાય છે આગ વધી ખરો ખરો પણ આપણે આત્મા વિકલાપ હોવાથી બીજાના ગુણો થી આપડામાં પોતાના આરોપી કરી દીધા પોતાના ગુણો નહીં જાણતો હોવાથી બીજાના ગુણો આરોપી કરે એનો આપી ગયો એ ભૂટ ભાગી ગયે એટલે થાય બધું મહાન મહાદુખો ના પ્રસંગમાં આવે તો આ પુસ્તક ની વાત નથી અમારે જોયેલી વાત કરતી घु वाला आखा जगत सकू गड़ो देखिए કે માટી હતી માટી માંથી આવું થયું તેમાંથી આવું થયું તેમાંથી આવું થયું ને તેમાંથી આવું થયું ને તેમાંથી આવું તેમાં ઘડો થયો ઘડો ભાગીને આવું થશે આવું થશે આવું થશે છતાં હું જાણું મારું નથી છતાં હું જાણું છું સકાશક પ્રકાશક જ છે પોતાનો સ્વભાવ પ્રકાશક જ છે પોતાને પણ પ્રકાશ કરી શકે બીજા બીજા બીજા કોઈ તત્વો એવો ગુણ નથી પ્રકાશ કરવાનો इले प्रकाश है चेतन स्वभाव हो आप भगवान कहें बीजा बढ़ा चेतन स्वभाव प्रकाश नहीं बीजा अविनाशी तत्व है પણ બહાર ની ચીજો અનંત જાણવાની ચીજો સ્નેહ વસ્તુઓ હું જ્ઞાતા છું પણ સ્નેહ વસ્તુ અનંત છે માટે હું આનંદ અનંતર છું કઈ બાકી ના રે એવું જાણનાર આટલા બધા પ્રસંગોમાં મને મોક્ષ જવાના આટલા બધા વિઘ્નો હોય હોવા છતાં પણ હું એવી શક્તિ વાળો છું કે બધા વિઘ્નો પાર કરી જવું શું અને આનંદ સુખ નું જામ એટલે સુખ આ આમાં દેખાય છે એ તો કઈ અત્ય સુખ છે પણ મારું તો તાત્વિક સુખ પોતાનું સ્વન સુખ છે એટલે અનંત સુખ નું ધામ આ મોહ નો સુખો એ વિનાશી સુખો અનંત પ્રકાર ના મોહ એ કેટલા પ્રકારના અને દેખો ખાના તેમાં હું અનંત અનંત સુખ ધામ છે એટલે મારે બીજા મોહની જરૂર છે આ તો પતયો છે પતયોગી જવાનું તે આવે કે આપે એમ કહ્યું છે ને કે જ્ઞાની ને મળવા થી અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થાય તો એ કેવી રીતે પ્રાપ્ત કરવું એ તમારે તમે કરવા જીત પ્રમાણ કરવા શું હા તો કરી આપીએ હવે આવો અહિયાં રવિવાર દિવસ કરી આપીએ રવિવાર દિવસ ભાગે આપે હજી શું ના હોય હજી પણ શું ના મુક્ત પુરુ કહેવાય મુ છે આપણી સાથે કોણ બોલે છે પૂછે દાદા આપણી સાથે બોલે છે કોણ એમ પૂછે કોણ બોલે છે આપણી સાથે બે હાજર હજાર હજાર દાદા ભગવાન બે હાજર કિંમત હતી આવું જાણવા બે હજાર બોલે છે આપણે લખવું છે વ્યવસ્થિત એટલે શું વ્યવસ્થિત ઇંગ્લિશ માં સરકમ આવી ગુજરાત તમે આવ્યા વ્યવસ્થિત હોય પણ વ્યવસ્થિત એટલે જેના જેવા સંજોગો જેના જેવા ભાવ તે બધા ત્યારે સમજમાં વાર ને તમારે ચિંતા ના થાય એવું જ્ઞાન જોયે છે ને જગત માં કોઈ દાડો ચિંતા ના થાય એવું જ્ઞાન જોઈએ છે આખું જિંદગી સુધરી જાય છે આથી અત્યાર સુધી મૃત્યુ તો સુધરી જવાનું છે એ તો નિર્વિવાદ વસ્તુ છે પણ આખી જિંદગી સુધરી જાય આપ ખબર આપી હવે વ્યવસ્થિત રૂપા સમજાયું દાદા કરનારા માણસ લીપ ની માર્ત છે પણ આ કાયમો માર્ગ નથી આ ધોળી માર્ચી માર્ગ આ તો મહાપુરુષ પ્રાપ્ત થવા માટે દસ લાખ રૂપિયા એક કરો આવતન ડ્રાઈવર લાખ હજાર સુધી ત્યાગ કરે તો ચિંતા રહી જ ના થાય ગર્ભથી મુક્તિ ના થાય નહી લાયક પેલું કરું એ લાયકું લાયક આ છેમ કારણે લાયક પર કોણ છે નવબબા નું જબ જમ થઈ દરવા આગળ બધા આગળ એ બાર તો આગળ પર નબાય લેવા લાઈવ હશે તો દબાણ હોય ને આ નબાવરી પર તો હા કાફી મજે દે લેવાય કાર્ટુન ન હોય ને ભાઈ એડજ લાયકાત આપડે માઇનસ ફ્રી માર્ક લો તેત્રીસ ટકાની જરૂર સાત્રીસ થી જરૂર સાઠા પાછી એક અવતાર જ્ઞાન છે કેવું છે જીવતા મને ખબર નથી કરી તમને ક્યાં કરવા છે ને સંકલ્પ સંકલ્પ વિકલ્પ કરવા છે કે ચાલુ રાખવા છે નિર્વિકલ્પ છે ઈચ્છા નહી અને કર્મ બધાય નહિ એક જ અવતાર બધાય કોઈ બહુ કુશારી હોય તો તે અવતાર બધાય હોય તે બધે હાથે રાખ્યો એવો લો કે बनवाई कोई बीमार को हो दवा बनवा बन सबादादी पुरासाद तो जोशाद ग માન્યતાઓ ખોટી માન્યતા તમે જે વ્યવસ્થિત આપ્યું છે ને તે વ્યવસ્થિત તમે વ્યવસ્થા ને કે જે વસ્તુ હોય તો આપણે ચાર જણ તો આખી બીજે ચલાવો શું કેવું શું કે ચલાવો કોઈ લોકો વિવેક સમજતા ડ્રાઈવિંગ કરી અને સાવધાની પૂર્વક કરે અને પછી આ વ્યવસ્થિત ચાલી પચાસ હજાર માણસ માણસ કેટલું આને મળે હવે કરેલો કરેલો ના નથી કરો તમે આયાત્રાત આપણે સૌથી પેલા આપણે મળવાની ઈચ્છા થઈ સૌથી પેલા તો આપને મળવાની ઈચ્છા થઈ પૂરી કરવા માટે આ કાર્ય કર્યું થઈ અહિયાં આવવાની જે પ્રારંભ અને અહિયાં આવ્યા જાણતા લોકો ગુરસાદ થાય ત્રાસ જોડે પુરસાટ થાય મંદિર માં જાઓ એટલે કો ઉલ્લાસ પરિણામે તમે ખોટા એ પુરસાર્થ સાચો ભાવ કરે સાચા ખોટા જે ભાવ કરવા એ પૂરતા ભાવ કરે છે કરી આપી આ પ્રકૃતિ આપીશમાં જુદો તમારે આત્મા આપી દીધા આત્મા જાય પુરુષ થાય પોતે પુરુષ થયા પછી થાય एक वट ना आ तो कार्य संकल्पना है અને જન્ડે ચાલ્યા એમાં કોઈ પ્રહાર પહેલો રહેતો અનાથી અનંત હોય ચા જયારે પોતાનું સ્વરૂપ જાણે છે ત્યારે આત્મા પ્રાપ્ત થાય ત્યારે આત્મા પ્રાપ્ત થવાની આરી છે અને એનો એ અંત થાય છે જયારે ત્યાં જાય છે સિદ્ધ ગતિ નું સિદ્ધ ગતિ થાય છે ત્યાં આનંદ આનંદ કાવતી રહે એટલે બે ત્રણ કેમ બેગો થયું કાર્ય કેટલાક નું વ્યવસ્થિત એવું હોય છે મહાવીર ભગવાન ના પુસ્તકો વાંચો છો મહાવીર ભગવાન કર્યા નથી તો ઘણા પુસ્તકો વાંચ્યા છે રામકૃષ્ણ વિવેકાનંદ સાંઈ બાબા સાંઈ બાબા મોટા પૂજ્ય મોટા પૂજ્ય મોટા સ્વામી રામદાસ સ્વામી રામદાસ રામદાસ સ્વામી રામદાસ કરા હા પણ મહેનત કરીને બધા થાય લાભ થાય તાર પોતે જાતે મરાયો ને નિન પત્યો એટલે આ 40 લાગે એટલે મેલે કે વિચાર આડું મેનટેજ 10 તો દેખારી દેવું તમને તો આ દાખે મેનટ કરું હોય તો તો દેખાય કે મેનટ કરીને મેરો ઓર દરખા 130 પર બતાવી દો 130 પર સેવ બોકી દે આ ગયે હું આપના પર છોડું છું આપડે જેમ આપણી જેમ ઈચ્છા હોય અમારી બધી દુકાન તમે જે પુસ્તકો વાંચ્યા તે શું કે છે કોને ભરાય છે દુનિયા નું સ્વરૂપ છે હવે દુનિયા નું સ્વરૂપ થી હોય ઈશ્વર દુઃખ તો હોય ભલે ઓછું ઓછું ખાવાનું હોય પણ બીજું દુઃખ ના હોવું ઈશ્વર એ ધરપ હોય આ એમની એક લીલા હોય લીલા ભગવાન ની લીલા લીલા કરે ભગવાન એ તો આપડા રામલીલા વાળા હોય છે ન પણ પૂરું ભણેલા પુરુ ભણ્યા હોય તો એમ કે સાયન્ટિસ્ટ કે અમારે એક અબધ માની માનું તમને હું ક્યાં ખોટું કઉ છું ઓનલી સાઈ સર એવિડન્સ ચાલી રહ્યો બાળ મંત્રી ની પાછા છે જયારે બાળ મંદિર માં રહેવું હોય તેને એ બરોબર છે પણ તેને આગળ જ્ઞાન નથી ઊંચી સ્થિતિમાં તો વાસ્તવિક જાણવું પડે વાસ્તવિક ના જાણવું પડે તો પેલું બાળમતી નું છે યોગેશ્વર કૃષ્ણ બાળકૃષ્ણ નું બાળ મંદિર છે બાળકૃષ્ણ સાંભળે એ બાળકૃષ્ણ નો ધર્મ એટલે બાળ મંદિર એમાં પચાસ થી ભગવાને બનાવ્યું અને આપણે એને પેડ ધો ચિંતા થાય ઉપાય થાય ભગવાન થાય રામ ભગવાન કર્યું ને પસલ કરી વાતાવરણ વાતાવરણ સારું થઈ જાય છે શું વર્ડ ઇઝ કરેક્ટિયન મુસ્લિમ વિપાઈ જાણું અત્યારે તેની વાત કર્યું છે કે આઈ એમ ધી ઓરિજિન ઓફ એવરીથિંગ તો એ શું એ વાત બાકી છે એને સમજ્યા છે એમ એ સમજે છે એ હતા એમને આ દુનિયા ઉભી કરી कृष्ण भगवान भगवान नारायण छे तो रीते खोटू करो ये तो मतलब તમારું જે સ્વરૂપ છે તમારું આ ચિત્ર છે એટલે આત્મા કેવા પ્રશ્ન એટલે પોતે આત્મા તરીકે વાત એટલે તમે આમ તો પ્રશ્ન જે દેખી જે કદ વાત તમે કરો છો પોતે યોગેશ્વર કૃષ્ણ છે આત્મા કૃષ્ણ નો આત્મા ગીતા નો એક વાંકડો સમજાયો નથી આ લોકો કોઠા પડ્યો કરે બધી ખોટી ભગવાન પોતે થઈ રહ્યા છે હજારો માણસ વાંચે આવા જોવાનું છું હિસાબ બધા બિઝનેસ બધા બિઝનેસ વગર નો કોઈ માણસ જોયો હતો વેપારમાં ધર્મ કે સમજાવે કોણ પ્રમાણ કેટલું થયું તો જ્ઞાની પુરુષે મારો આત્મા છે એટલે હું પોતે જ છું એ તો બોલવાનું જ્ઞાની પુરુષ હિન્દુસ્તાન કઈ ખોરાક છે કેટલા વીસ હજાર છે કઈ દુકાને બેસ્યો હતો પોતાના જ્ઞાની કેળા એવા વીસ હજાર રાત્રા જ્ઞાની કોણ હતા ફક્ત હોય પૂછી આપડે બધા એવું ના કે બીજા હું કઈ જાણતો જ નથી बना एम पर थे कि वो कहीं जानतोज न थी ये वे बा, ये रंचदी थे पर नारी रे उ ना बोले जे ज्ञानी जन ज्ञानी है तो जानदार और गाना वो जानतो तो बोले ने इधो दबा बट ए क्यों एना बुद्धि होय कि ना होय कदाचित बुद्धि होय कि ना होय તો ને જેમ ઘોડા છે એવો એમાં કામ લાગેલું વાત છે વાતચીત ની ઘણી વાર પસંદ જેવું હા આપની વાતચીત પણ એક પસંદ જેવી લાગે છે એ પણ પસંદ જેવી લાગે છે લાગણીઓ જ્ઞાન આવી આનંદ કઈ પણ જે દુઃખ આ દુઃખ સાથે નો આનંદ છે ઉપર થી કોઈ બાપો રહેતો નથી આ લોકોએ મગજ મારી કરી છે આ ઉપર ઉપર બધા ઘરિયાળો આકાશ છે ખાલી જોવાથી કઈ પોલ માં તમે જોવા દો પોલ માં જવાનું ઘર બંધે જમીન ઉપર બંધાયું કે ભગવાન પાણી પાણી આગળ રહે ને ક્યાંથી રહે છે બધી કલ્પના હો કલ્પના પછી મને કહે ભગવાન ક્યારે લખાવો મેળવટર બાકી પાણી મળશે હવા મળશે પણ હે હવા જે જીવ છે તેમાં ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ પવન તું પાણી તું ભૂમિ પાણી તું એ બધું લખ્યું છે તો એમ કેમ છે તો પછી એમ લખેલું એ પવન પાણી એ ભગવાન ભગવાન તું પવન તું પાણી તું ભુવન ની કૃષ્ણા ભગવાન તો બધું સાચું કહેવા માંગે પણ ગીતા તો હું સારી લખીએ ક્રિએશન માં નથી આપણે કહ્યું ને જીવો જીવ થી ભરેલું છે આ જે તે પેલા લોકો છે મગજ મારી કરી અને કોઈ વ્યવહાર કરે તેવો હિસાબે દેવો લોકો ના જોઈએ કોઈ વકીલો ના જોઈએ ડગા પટકા થાય ની ચોરી ના જાય પોલીસ વાળા ના જોઈએ લડાઈઓ ના થાય નથી તે આપડે